પૂછે છે કે જયારે તીર્થંકર ભગવાન હાજર હોય ત્યારે જે શ્રાવક શ્રાવિકાઓ હોય કોઈ દર્શન થાય કોઈ ના થાય તો લાખો માણસ બેસતો હતો એમાં કેટલાક ના થઇ જાય કેટલાક ના થાય ભગવાન શું કરે એમાં એટલું બધું આનંદ આવે આનંદ આવે એ શેઠાણી કે તું શાક ને રોટલી બે જ લાવજે હું અહી નથી આવવાનો એવું નહી કે બધા થઈ જાય એવું નહીં ભગવાન ની એવી ઈચ્છા જ નથી ને ભગવાન જગત કલ્યાણ માટે એમની ભાવના છે જેનું થવું હોય ના થવું છે હા ભગવાન ભગવાન ખુદ કે આવી ભગવાન કે પોસડા થઇ જાવ ને તક બોલો મારે નથી થવું તમારે શું કરું કે મારું કેવાનું કહે સ્વતંત્ર છે હમણાં જેવું એવું પછી સમય દર્શન થાય ભગવાન દર્શન થઈ જાય ભગવાન ભગવાન ને દીક્ષાના જ સમય દર્શન વેવાના તો આપડે છે બધા કર્મોની બધું આખું કરતા ભાવમાં લઈએ છે ત્યાં બધા સંજોગ વસાઇ દેવડાવે ભગવાન હાજરી માં એમને આપે છે એટલે સંજોગ મારા નહી છે શું કે છે પછી ગાર મળવા આવ્યો તે સંજોગે મારો ભગવાન ની હાજરી કેવું સંકેત થઈ ગયું પેલા તીર્થંકર થાય વ્રત નહી પછકાળ નહી નહી ત્યાગ વસ્તુ કોઈ નો શું કોઈ વ્રત હમજતા નતા તીર્ંગ સૂત્ર જોઈ લો કેવું સરસ વાત છે શાંતિભાઈ પૂછે તો એ જ અક્રમ માર્ગ કેવાય કેમ માર્ગ કેવાય હા એ પણ અક્રમ માર્ગ હતો નહી ભગવાન દર્શન ફરી ગયું આપે જે બધું કર્યું કાર્યું એ કોઈ વ્રત લીધું નથી પંચમહાવ બેઠા છે ઠેર ઠેર જ્યાં જાવતા પંચમ મહાવત દરે બેઠા એમકોલો પ્રત્યે નતું પછોણ એ નતું નહીં ત્યાગ વસ્તુ કોઈ નો તમે હાંભળી છે કે આ વાત કેરી મહારાજ જી કે બોલો ને બોલો ને ભરતરાજા એકલા જ ખરા સેનીક રાજા અંતરકમાં જવું પડ્યું સુત કરના થાય ખરો થાય ને નરકમાં જાય ત્યાં વેલો ગોસ થાય નરકમાંથી પછી કેરી અંતર કેરીમાંથી મનુષ્ય સતા છે ઘણા ખરાવે ખરા મનુષલોક માં કોઈ દેવલોક માં જાય કોઈ તિર્યા જાય પણ નરક ગતિ માં ગયો પછી લાગે કે હવે આ કસરા શું કરી રહ્યા છે મહાન યાતના પ્રકૃતિ એને છોડે નઈ અને બધું દુઃખ જરાક સુખ મળે છે ને બધું દુઃખ વિચારે પડી જાય છે બધું દુઃખ ફૂલી ગયેલું હોય જ્ઞાન તારે વૈરાગ્ય વૈરાગ રહે છે પાછું બધું દુઃખ સુખ ઉત્પન્ન થયેલા બધા યાદ રહ્યા કરે બધું નાચું હોય ને ખૂબ જોશ કરી દબાવે કારણ કે આટલા માટે રહી જાય છે આટલા માટે જઈ રહી જાય છે દબાવે અને પછી જીભ ચોટે એટલે પછી પાછું કાઢતી શું થાય કારણ કે મેં જોયેલી છે એવું આ મનુષ્યો પછી તો મારે લોકો બિલાડીને પણ ફરી દેખે પછી ભૂલી જાય એવું મનુષ્ય ભૂલી જાય છે બિચારા ફરી ફરી બેભાન માર ખા ખા કરે છે આ તો આપણે જ્ઞાન આપીએ ને ત્યારે જાગૃતિ રહે બધું આ પછી યાદ રહે આ કરે બધું ભયંકર દુઃખો યાદતાઓ બધું ભૂલી જાય પછી આ નાના છોકરા આવડવા હોય છે ને પણ એ ખરો ખુબ બીવડાયું ને કોઈ ફરી એને પણ આખી જિંદગી ના જાય એટલું બધું જાગ્રત થઈ એ હોય છે સમાધિ ના હોય એક સ્થળ પણ સમાધિ કામ કરી સર્વોત્કૃષ્ટ સાંતરસ કહેવાય છે